માથીની લખેલી સુવાળતા આઠમો અધ્યાય માથીની લખેલી સુવાળતા એનો આઠમો અધ્યાય અને પહાડ પરથી તે ઉતર્યો ત્યારે અતિ ઘણા લોક તેની પાછળ ગયા અને જુઓ એક કોળીયાએ આવીને તેને પગે પડીને કહ્યું કે ઓ પ્રભુ જો તું ચાહે તો તું મને શુદ્ધ કરી શકે છે ત્યારે તેણે હાથ લાંબો કર્યો ને તેને અડકીને કહ્યું હું ચાહું છું તું શુદ્ધ થ અને તરત તે પોતાના કોળથી શુદ્ધ થયો પછી ઈસુ તેને કહે છે કે જોજે તું કોઈને કહીશ પણ જા યાજકને પોતાને બતાવ ને તેઓને માટે સાક્ષી તરીકે જે અર્પણ મુસાએ હતું તે ચડાવ અને ઇસુ કફરનાહુમાં બેઠો ત્યારે એક જમાદારે તેની પાસે આવીને તેને વિનંતી કરી કે ઓ પ્રભુ મારો ચાકર ઘરમાં પક્ષઘાતી થઈને પડેલો છે ને તેને ભારે પીડા થાય છે ત્યારે તે તેને કહે છે કે હું આવીને તેને સાજો કરીશ અને જમાદારે ઉત્તર આપ્યો કે ઓ પ્રભુ તું મારા છાપરા નીચે આવે એવો હું યોગ્ય નથી પણ તું કેવળ શબ્દ કહે એટલે મારો ચાકર સાજો થશે કેમકે હું પણ પરાધીન માણસ છું ને સિપાહીઓ મારે સ્વાધીન છે અને એકને હું કહું છું કે જા ને તે જાય છે અને બીજાને કહું છું કે આવ ને તે આવે છે અને મારા દાસને હું કહું છું કે એ કરે છે ત્યારે ઈસુ તે સાંભળીને અક્રદ ને પાછળ આવનારોને તેણે કહું હું તમને ખચિત કહું છું કે એટલો વિશ્વાસ મેં ઇસરાયેલમાં પણ જોયો નથી અને હું તમને કહું છું કે પૂર્વથી તથા પશ્ચિમથી ઘણા લોક આવશે નહીં ઈબ્રાહીમની તથા ઇસાકની તથા યાકુબની સાથે આકાશના રાજ્યમાં બેસશે પણ રાજ્યના દીકરાઓ બહારના અંધકારમાં ખાશે કે જ્યાં રડવું ને દાંત પીસવું થશે અને ઈસુએ તે જમાદારને કહ્યું કે જા જેવો તે વિશ્વાસ કર્યો છે તેવું જ તેને અને તે જ વખતે તેનો ચાકર સાજો થયો અને ઈસુએ પિત્તરના ઘરમાં આવીને તેની સાસુને તાવે માંદી પડેલી જોઈ અને તે તેના હાથને અડક્યો એટલે તેનો તાવ જતો રહ્યો ને તેને ઉઠીને તેની સેવા કરી અને સાંજ પડી तर घना भूत वर्गेला शब्द थी ते आत्मा बहुत काढ़ा ने सगड़ा मादाओ साझा कर प्रबोधके कहूर थाय पोते अपना मंदवाड़ लीधा ने अपना रोग भोगव्या लोगुदायता आसपास भेगो थे जो तरह पे पार जवा आज्ञा कर एक शास्त्रीए पास आने कहू कि ओ उपदेशक જ્યાં કહી તું જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ ત્યાં ઈસુ તેને કહે છે કે લોકડાને દર હોય છે ને આકાશના પક્ષીઓને માળા હોય છે પણ માણસના દીકરાને માથું ટેકવવાનું ઠામ નથી અને તેના શિષ્યોમાંથી બીજાએ કહ્યું કે પ્રભુ મને રજા આપ કે હું જઈને પહેલા મારા પિતાને દાટી આવું પણ ઈસુએ તેને કહ્યું કે તું મારી પાછળ આવ ને મરેલાઓને પોતાના મરેલાઓને દાટવા દે અને હોળી પર તે ચડ્યો ત્યારે તેના શિષ્યો તેની સાથે ગયા અને જુઓ સમુદ્રમાં એવું મોટું તોફાન થયું કે તે હોળી મોજાઓથી ઢંકાઈ ગઈ પણ તે તો ઊંઘતો હતો ત્યારે તેઓએ તેની પાસે આવીને તેને જગાડીને કહ્યું કે ઓ પ્રભુ અમને બચાવ અમે નશ પામીએ છીએ અને તેઓને કહે છે ઓ અલ્પવિશ્વાસ્યો તમે શા માટે ભયભીત થયા છો પછી તેણે ઉઠીને પવનને તથા સમુદ્રને ધમકાવ્યા અને મહાશ્રાંતિ થઈ ત્યારે તે માણસોએ અચરથુ કે એ સીતરેનું માણસ છે કે પવન તથા સમુદ્ર પણ તેનું માને છે અને પેલે પાર ગરદાનીઓના દેશમાં તે પહોંચ્યો ત્યારે ભૂત બે માણસ કબરમાંથી નીકળતા તેને મળ્યા તેઓ એવા બિહામણા હતા કે તે માર્ગે કોઈથી જવાતું ન હતું અને જુઓ તેઓએ બૂમ પાડતા કહ્યું કે ઓ દેવના દીકરા અમારે તારે શું છે સમય અગાઉ તું અમને પીડા દેવાને અહીં આવ્યો છે શું હવે તેઓથી બહુ આગું ઘણા ભૂંડોનું એક ટોળું ચઢતું હતું અને ભૂતોએ તેને વિનંતી કરી કે જો તું અમને કહે તો ભૂંડોના ટોળામાં અમને મોકલ અને તેણે તેઓને કહ્યું કે જાઓ પછી તેઓ નીકળીને ભૂંડોમાં બેઠા અને જો આખું ટોળું કરાડા પરથી સમુદ્રમાં ધીસી પડ્યું ને પાણીમાં ડૂબી મર્યું ત્યારે ચરાવનારા નાઠા નગરમાં જઈને તેઓએ સગડું કઈ જણાવ્યું અને ભૂત બળગેલાઓને શું થયું તે પણ કહ્યું ત્યારે જુઓ આખું નગર ઈસુને મળવાને બહાર આવ્યું અને તેને જોઈને તેઓએ તેને વિનંતી કરી કે અમારી સીમમાંથી જા